સુગંધ મન શું વિચાર્યું એ બધું કાને મન ને આત્મા બધું જોયા કરવાનું ખરેખર કોઈ પોતાના ધર્મ માં રહેવાનું હવે પછી જ નહીં ને ચિંતા ઉપાધિ પ્રસર ના થાય પોતાના ધર્મ માં રહેવાની જરૂર છે જય સચિદ રા કેવી હોય છે મરણ પછી આત્મા ની સ્થિતિ કેવી હોય છે મરણ પછી આત્માની સ્થિતિ કેવી હોય છે અત્યારે એની સ્થિતિ પડવાની ફક્ત હજી મરેસો છોડતો નથી કર્મો બધા છે ને પછી બધી બી બધું બધું નથી કારણ જ્યાં સુધી અજ્ઞાન થાય ત્યાં સુધી બીજ નાખ્યા જ કરે નાખ્યા જ કરે બીજ નાખ્યા પછી આગળ ચાલે અને જ્ઞાન થાય પછી સુટકારો થાય તો કોણ થયું એનું ઘણ થાય છે फिरफार भाई खो सत्कर्म क्या सत्कर्म जो देखा सत्कर्म नहीं दब कर्म से से देखा नहीं। खरी सत्कर्मी अंदर प्रारब्ध कर्म असर सत्संग सत्कर्म उ पड़े પડે તો ગુસ્સો થયેલો હોય ને ત્યારે ખુલાસ કરે એમ કાળું પડે आ हम फ आते लौकिकौक जरा अलौकिक धर्म प्राप्त होते नही सतर सत्कर्म बंधाता आज न का मनुष्य बहार शांति नही असतकर्म बंदा <laughs> <निया? laughs> કારણ કે કયું છે કર્યું અસર ક્યાંથી થઈ છે અને કર્મ વર્તન માં મનમાં જેવું હોય એવું વાણી વાણી થી બોલતો નથી મનમાં હોય જુદું અને વાણી બોલે જુદું અને વાણી હોય જુદું વર્તન કરે જુદું એવું જોવામાં આવેલું સોરી જગત બધું દશામાં થઈ ગયું એ તો પોતાનું અહિત જ કરી રહ્યા છે મારી જેવી મનમાં હોય એવું બોલે તો ઠેકાણું પડે અને એવું વર્તન આવે એવું મહેમાન આવ્યા રાતે અગિયાર વાગે બાર ખકડાયું પાંચસો હજાર ઉગાડો સર મળે શું કે આવો આવો બેહો બેહો કેવો વાત નહી હોય કંટાળ બોલે કેમ નહી મરે સારું બોલે અને મહી કંટાળેલા હોય આ કે બહાર પાસે બોલાતી હોય બોલે ભગવાન કેમ કરે ઠેકા મહી છે એવું કેમ નહિ બોલતો મહી કંટાળા આવે છે કેમ પેલા કહી તો મન તમારી તમે જોઈને કંટાળા આવે છે કેમ નહિ કહી દે કારણ કે ના તમારી આપડું જતી રહે એ તો હૃદય બધી મનમાં જે હોય એ વાણી હોય અત્યારે બધા આવું થઈ ગયું છે મહાત્મા ના નીકળે અત્યારે મનુષ્ય જીવન માનું જીવન કેમ કહેવાય જીવન સુગંધીદાર હોવું જોઈએ કેવું આજુબાજુ પચીસ પચીસ ની મા એરિયા માં સુગંધી આવતી હોય એવું જીવન હોવું જોઈએ તમને કેવું લાગે છે બીજા બધા આત્મા નું સ્થાન ફક્ત વાળમાં નથી આ નખ મો નથી થોડી ને બીજું બધા આત્મા નું સ્થાન જોડા ખબર પડે તો આત્મા ખરો કઈ જગ્યા દેવતા એની વસ્તુ છે એ જ આત્મા છે ખરેખર જીવ કહીએ છીએ ના જીવ કહે છે આત્મા જીવ તો જીવે અમારે જીવ એના મનમાં એમ લાગે છે હું મરી જઈશ થઈ ગયું ધી એટલે પૂતળું થઈ ગયું કે જેમાં જીવ મૂકેલો તને આત્મા છે તમારું જીવ કેવાય સિદ્ધાર્થ તમારા ફાઇલ નંબર એક જીવ છે શું છે અને તાજી છે ને એ તો વેરિફાઈ નંબર છે એજી એજી ઓ માન વચન કાયા બુધી માન બુધી ચી તો અહંકાર બધું આવી ગયું સુખવદેશ કારણ રે બધું આવી ગયું વેલા તો બહુ બને શબ્દો ની ઉત્પત્તિ આપડે તો પેલા ગાડી નો કરે વન મૂકેલું જરૂરી છે ને વન વન મૂકે છે ને પણ પછી આપડે અનેકળે છે તાળુસ પંચસ થાય છે બાકી બધા મૂકેલા છે ભોગાયું એટલે શું બાંગ પોકારી મોટા જ બાંગ પોકાર જય કૂતરા બસે માં એ તો વકીલો ત્યાં આગળ એક બસે પછી બીજા સા માં બસે વચ્ચે વાળા જયા કરે છે ખુબ બોલાવડાવે આત્મા નહી હાજરી બધી ચાલે છે નહી તો પંપ મારે પછી વાગે નઈ સમજ ને પંપ મારનાર કોણ હાથમાં પંપ મારનાર છે હાજરી છે તો પંપ વાગે છે સમજાય છે ને આત્માની હાજરી છે આ શરીરમાં આત્માની હાજરી છેલન કલન બધું ચલન બધું આત્માની હાજરી ગઈ કે ચલન બધું બંધ બંધ કરી તો આત્મા જતો રહે ઉભો ના રેન વધારી દેલું નહીં અક્ષરપતિ ભગવાન કયા રહે છે કયા ભગવાન માટે અક્ષરપતિ કેવામાં આવે છે પેલો પ્રશ્ન છે કે ભગવાન ને અક્ષરપતિ કેવામાં આવે છે અક્ષરપતિ કૃષ્ણ ભગવાન ને અક્ષરપતિ કેવામાં આવે છે અક્ષર એટલે વિનાશી અવિનાશી ઠીક છે એટલે વિનાશી અક્ષર અક્ષર આ બધા ક્ષર કેવાય વિનાશી ક્ષર અને અક્ષર એટલે અવિનાશી અવિનાશી ના પતિ કેવાય કેવું સમજો ગયો આ ધમ માં તો બેઠો છે શું છે અક્ષર ધમ છે વિનાશી ધામ છે અક્ષર ધમ માં આવો બેઠો શું ખોટું કે છે અક્ષરધમી સિદ્ધાત્મા તો અક્ષરધામ અક્ષર નાય પતિ છે તમે હા સમજો કહ્યું ને તને સર અક્ષર ના સ્ત્રી અક્ષર અક્ષર અક્ષર આપણને યાદ ના આવતી હોય દાદા પણ ફાઇલ સામે આવે અને જે અમુક કલાક સુધી જે એ પરિક્રમા કરે જે પરિક્રમા જે આપણને સ્વરૂપ ને કરે એ બધું બાર કલાક અને જગત ના આપી હોય ને ત્યાં તો આખો દાડો એક આખો દાડો પાણી પાંચ કલાક ખેતરમાં જાય પાણી જાય લોકો અને આપડે આ પોતાના ખેતર માં પાણી જાય જેટલા વખત આવું ભૂત વહી ગયું હોય કેટલા વખત પાણી બીજાના ખેતર માં જ પરિગ્રહો પૂછો એટલે વિચાર હોય એટલે ક્ષેત્ર માં જ પાણી જાય કંપની પોતાનું પાણી પોતાનું ખેતર કરેત્રે આવે ના હું ત્યાં સુધી પંદર લાડા સુધી ના પછી વાળી પાછું આવે તો પરિક્રમા જાય ભૂત આપણી પાસે પડી છે આખી દુનિયા ના ભૂત આવે ગયા છો ને તમારા શોધી લીધા ભૂત નહી ભૂત ના હોય કે વગેરે દાદા નામ દૂતા જતા રે દાદા નામ માં કેટલી શક્તિ છે એનો રોજ ને રોજ મને અનુભવ થાય દાદા રોજ અનુભવ રોજ અનુભવ નો નવો નો થતો જાય દાદા પછી અંદર ને અંદર પછી તમારી જોડે વાતો કર્યા કરું મારી રીતે જ એ શક્તિ નું પ્રથકરણ થયું નથી આખું બ્રહ્માંડ છે એની કળા જોઈએ બ્રહ્માંડ હલાવે શક્તિ છે હું તો બધું હલાવી નાખું પાછી લોકો અત્યારે જાતું હોય તો કયા છે માખી ની જે જગ્યાએ દરમ્યા કરે તો એ પરિગ્રહ કેવાય કે મન ની ગાંઠ કેવાય છે મન ની ગાંઠ જો એને જોયા કરે તમે તે મન ગાંઠ જ છે અને તમને કઈ નુકસાન નહીં કરતું જોયા કરવું જોયા કરો કશું ન પરિગ્રહ તો વારે વારે યાદ આવે અને પોતે એમાં આનંદ આવે યાદ આવે ને આનંદ આવે યાદ આવે ને આનંદ આવે એ પરિગ્રહ કે આપને પોતાને ખબર એના માટે કઈ પણ એનું નુકસાન થાય વાક્ય બોલવું એને ખરાબ લાગે એવું વાક્ય બોલવું બધું નિંદા પદ કે જે વાક્ય થી નાખુશ થઈ જાવ એ બધી નિંદા પુસ્તક માં આવડે ના આવડ ગણિપતિ કયું ખુશ કરે નહીં કરતા સમજાય છે ન કરવું જોઈએ છતાં થઈ જાય છે સમજાય છે ન કરવું જોઈએ છતા થઈ જાય જાય આવડે છે નહી આવડતું भले उपलब्ध अंदर हाटी बीते खोटू लगवाज तारण अक्ल हाथ चाली जैसे પછી ગુટા લાગતા નથી સાઈ થવા નક્કી કર્યું છે હા દાદા એ જવાના સો સો ટકા દાદા અગિયાર બાર ઓગણીસો બાર બાર સિતોતેર હિદ ના એવું નહીં કોણ કરવું કેમ કર ત બળ છે જબરજસ્ત બળ છે જાગૃતિ નું પ્રમાણ સારું છે જબરદસ્ત બળ છે વ્યા કરે નિરંતર પ્રજ્ઞા કામ કરીએ છીએ પ્રજ્ઞા કામ કરે છે આપડે બને હિસાબે એટલું બધું ફોર્સ થી પ્રકૃતિ એટલી જોરદાર ચાલે ને તો માન પણ એટલું જોરદાર ચાલે લડાઈ થાય ને अक्रम विज्ञान है तो भाई लड़ाई करें प्रज्ञा समझ समझ प्रज्ञा शक्ति प्रज्ञा द्वारा जो आप समझी सकिए आप समझू ज्ञान थी दादा न ज्ञान प्रज्ञा उत्पन्न खेती है समझ प्रज्ञा द्वारा दादा दर्शन ऊंचू जाए प्रज्ञा शक्ति द्वारा जरूर दर्शन ऊंचू जाए ના પ્રજ્ઞા શક્તિ છે એનાથી છે તે તમને નહીં ચેતવણી આપે બીજું બધી લોકલો જાય અને દર્શન સમજ છે સમજણ થે છે આગળ જુદું છે આ ખોટું છે આરું છે એનું ખૂબ જ પડી જાય છે સમજી निरावरण चोखा चश्मा थे चोखा चश्मा <laughs> पेला चोखा चश्मा ना मेल करेल है तो चोखू देखात नहीं चोखू देखाय પછી સુધી ત્યાં સુધી તો આપડે જોજો જોજો જોજો કરવા પેલા તો દસમા ચોખા દસ માં છે આપણે કોણ મદદ કરે છે રંગેલું દેખાય કઈ જ ના ગયા બધું ખોટું દેખાયું દેખાય છે ને દાદા ઉત્પન્ન થાય છે ખબર પડે ક્યાં ક્યાં ક્યાં કનેક્શન હશે ક્યાં વાયર પસાર થાય સાયન્ટિસ્ટ ની જરૂરત નહીં પડે સાયન્ટિસ્ટ ને તો શોધો થી એને બહુ રસ છે એને એવું બધું આમ જાણવાનો માર્ગ માંથી આવે છે કે માર્ગ માંથી આવે છે કે જવું પડે જવું પડે આ જે ઝાડ હોય ને સોસો બસો બસો વર્ષ સુધી તરકા થાય એને તો બહુ તકલીફ સડવાની તો ઈ આપડા કર્મ પછી પાછા એને ફરી વાર જવું પડે છે એવામાં કોક ના જવું પડે તો માર્ગ માંથી જ આવે એટલે કે પેલા થી એના માર્ગ માંથી આવે એના રેગ્યુલર માર્ગ માંથી આવે હા એ તો બરાબર પણ અહીંથી કોઈક કોક જ દવાનો चार वर्ष लाइया शुक्रे आ शरीर ऐसी छुटकारो मे आह ऐसी छुटकारो के छुटकारा छुटकारा मतलब ये… कैसे मिले रात दिन मेरा मै मै रहते मोक्ष के मोक्षे गु हिंदी समझे दादा और इतर कुछ बंधन लगता है है? कुछ बंधन लगता है फिर क्या क्या बंधन लगता है, जार है, है, है ये सब अपनी जाली जाल लगती है की जीव मिले हमको धनी मिले कुछ भी मिले ये सब जाती है ये हर एक चीज का बंधन लगता है देखिए रात दिवस लागे धन मरे छोकरा मरे बधु ज लागे चे? वो बात है तो, तो फिर हम बता देंगे मोक्ष हम मोस में बैठा देंगे समझ लिया जो जाल लगती है तो हम मुख में जाल नहीं लगती है पसंद है ग्यारह हजार लगती है चालीस हजार लगती है चालीस हजार तुमको नहीं लगती चाय अच्छी लगती है ये <laughs> तो बंदोज है दुनिया में आप और जंजाल अच्छी नहीं लगती न जंजाल कोई नहीं रहेगा मैं नहीं यहाँ કોઈ આદમી કો પસંદ નહીં પડે જંજાલ હિન્દુસ્તાન કા સબ લોકો દૂસ કો જંગલ જંજાલ જંજાલ કે જંજાલ પસંદ નહીં બી મીઠું લાગે ના લાગે મીઠું ના લાગે ત્યાં પછી ત્યાં કરી પૈસા પૈસા કશું કરતો નથી शादी -e देखा देखा। नहीं किया मनुष्री पागल नहीं तो ये इसकी बंधन में छुटकार मिलना चाहिए आपकी कृपा से ठीक है बहुत अच्छी बात और अब तो ભૂમે નહી મી કુ કા ભૂ મેલ છે તો સુલભી જ્યાં જાય ત્યાં વાસડા વાસડા વાસડા હરા દે કોને હરાવે શું કે છે સહયોગ થી ગઈશ નહી કે છે એને વિયોગ થઈ રહ્યો છે જોયા કર્યો તું જોઈશ તો ચોખ્ખો અને વિયોગ કરવા જઈશ તો જરા મેલો થઈ જશે મેરેજ વિયોગ થઈ રહ્યો કોઈ પણ સહયોગ આવ્યો વિયોગ એને મેરેજ થાય સાહે કે રાયચન જઈશ હા રાયચન મસ્ત સપ્તાહ મધ્ય પા પહેલા લાઇટ શરૂ અંદર રગર દીવાંધ ચલા જતા ચલાવી પ્રગટ હોય પ્રગટ દીવા થી સબ દુઃખ ચલે અભિ દીવા નહીં હૈ લાઈટ નહીં દુઃખ હો લાઇટ હોયગા ફર દુઃખ નહી જ્ઞાની પુરુષ કે પાસ લાઈટ હોય ની પુરુષ આપના ફાઇટ હૈ ફાઇટ 76 दादा दर्शन का चार विधि का अर्थ क्या है अंदर आत्मा ने बोलो प्यारे तभी आत्मा ने बोलो प्यारे और अंदर की गुट क्या होगा स्वयं को संपन्न आदि को एक होकर फिर नाचे તમારું નામ શું છે તમારું નામ શું છે આ વિષય પર નાની નાની ચર્ચામાં જઈએ આ વિષય પર નાની નાની ચર્ચામાં જઈએ ઉપમન કે શું છે ઉપમન કે કિમિલી નથી કે છે માર્ગી ભણ નથી આત્મા જ રહેશે બીજા બધાને જ્ઞાની નાખે અહંકાર હોય એનું જ્ઞાની કેમ કેવાય અહંકાર હોય જ્ઞાની નાખ્યું મારે થાય નિ અહંકાર છે હે નિષ્ફળ નો અહંકાર છે તમારા આત્મા માટે મારે હાથવારી પર હોય બીજી માટે નઈ તમારા તો ઈચ્છા હોય તમારું દુઃખ હોય કે તમારું જીવ હોય તેના માટે મારે નહીં આપણું ખાતમા ને માટે એ તો બહુ પાસે નાગા કેવાય છે એક પ્રકારની ઈચ્છા નઈ અનેક પ્રકારની ઈચ્છા જાત જાત ની સુહાઓ વિનાથી સુખો ભોગવવાની રાજંદ આખો બપોર પછી આવ્યા ને એ જાત સુધી રહે થાય સાધુ આચાર્ય મળ <tahun> <gallonim bon��> <Horizon.'" axus> વોર્નિંગ સત્ય બરોબર હવે થઈ ગયું પાણી બધી બીજું નાસ્તા નથી બીજ ના થાય છે ખાતર બીજ વગેરે બીજ વગેરે આવે છે હિન્દુસ્તાન ના લોકો એમ કરે છે બધા લોકો એમ કરુસ્તાન ના લોકો જ કરે છે કે બધા લોકો એમ કરે છે બીજા લોકો જવાબદારી જવાબદારી થશે બીજા લોકો ની જવાબદારી આ પુણે જુને માણસ એ કરતા પછી જવાબદારી માને છે બીજા લોકો કરતા બીજા જવાબદારી જ નથીદારી પુનર્જન માણે છે એટલા ની જવાબદારી પુનર્જન માણે ત્યાં આગળ પોતે હું કઈ જુદો આપડા સાધુ આચાર્ય જેવું કેળવાના નહિ આપડા આટલું આટલું કેળે પાણી ઓછું નાખે ઘાતું નાખે પણ બીજ નાખે બીજ નાખે જેવું કે પુનર્જન્મ માને નહીં એ લોકોની જવાબદારી નહી કઈ એ લોકોને કઈ ભોગવવું ના પડે એ લોકોને ભોગવવું પડે નહીં જવાબદારી સુખ દુઃખ તો હોય ને સુખ ને દુઃખ તો હોય તો આપણા જેવા નહી આપડા જેવા નહીં જીદારે મગણ ગુડી પડ્યું હોય લાગે બંગલાનું જ રહે અહંકાર મમતા કેવું છે અહંકાર મમતા બરોબર છે મમતા છે અહંકાર મમતા ત્યાં નો હોય અહંકાર મમતા હોય ત્યાં પણ અહંકાર નો હોય બાઉન્ડ્રી આપડે બાઉન્ડ્રી બાઉન્ડ્રી વાળી બરોબર બાઉન્ડ્રી વાળી મમતા અહંકાર ખરો ના ના છોકરો થાય છે આજના બાદ કેવા છે રાજુલ બેઠા થાય કે મારા છોકરા મોટા થાય લહેર છે ના એને કેરીઓ આવશે બે ફૂટે સ્થળ પર મા બે કેરીઓ મોકલી આજે આ છોકરાઓ પણ કેરીઓ ને આ રાખશો પેહલા નો આ બાજુ આજના આ બાજુ